કાયમ ના હોય કલેક્ટર હોય ને કલેક્ટર કાયમ નો ખરો પણ બદલાયા પેલા બદલાયા ખુરશી કાયમ વિમાન કાયમ નું આ વિમાન કાયમ પેલા બદલાયા ખરે ચંદ્ર કાયમ નો તું પેલા બધા બુ ચીજ નથી એ બુદ્ધિ બહાર ની વસ્તુ છે બુદ્ધિશિયા છે બુદ્ધિશિય કઈ છે મોટી અગત્ય ની વસ્તુ માને છે બુદ્ધિ એ અગત્યની વસ્તુ છે ને હા પણ બુદ્ધિ ના આધાર જ છે ને બધું બુદ્ધિ ની બહાર જવું પડે બુદ્ધિ મારી બુદ્ધિ ખરાબ થઈ ગયેલી એટલે હોય મારી બુદ્ધિ બિલકુલ ખરાશ થઈ ગયેલી હોય એ બુદ્ધિ ના ઉપર ના શર માં ગયો બુ બુદ્ધિ બુદ્ધિ આ પ્રકાશ છે જ્ઞાન અને બુદ્ધિ બુદ્ધિ એટલે ઇનડિરેક્ટ પ્રકાશ અને જ્ઞાન એટલે ડિરેક્ટ પ્રકાશ રસોડા માં એ રીતે આત્મા નું શરીર માં વચ્ચે ઇગોઈજમ છે આપવાથી વચ્ચે અંતર થોડી ઘણું ઇકોઝિયમ ખરાશ થાય એટલે ડિરેક્ટ પ્રકાશ થાય દાદા ઈગોઈઝમ વગર નો પ્રકાશ મફત મળે એટલે કિંમત જ નથી દાદા ઈગોઈઝમ વગર નો જે પ્રકાશ છે એ આ બુદ્ધિ ગ્રાહ્ય નહી મળે એટલે એની કોઈ લોકોને ખબર જ ના પડે કેમનું જ નહીં ને લોકો બુદ્ધિ નથી બધાને કોઈ ના હોય આખા ધોરણ એક જ મળે પહેલો હોય ને માર્કેટ મટીરિલ ગમે ભાવે બે ના હોય તાર બધું જ પડે ને તમને તમને લાગે છે ને કઈ હોવું છે બુદ્ધિ પોતે ની એ જગ્યા હોય છે મહારાજ પૂછે છે કે બુદ્ધિ વગર ઇન્સ્ટન્ટ બુદ્ધિ વગર ના કેવી રીતે થવાય તમારું કાઢી આપ્યું છે એટલે તમને હાથમાં યાદ રહેશે આટલું કાઢી આપ્યું તમારું થોડે છોડવા પડે છે પછી ज भाई जाए झंडो लम के कर्मो बदा पृथ्वीराज भाई ने बहु सतावे गादी जो बदा झंडो लैने कर्मो उभा जाए ગાદીમાં જોનું છે તો વિચારવત માટે બિલકુલ થોટલેસ માણસ એ ત્યાં માટે હતું ને બોલ બાત પુષ્ટિ આપેલી ્ય મોક્ષ થયો કે નહીં થતો છે મોક્ષ મોક્ષ હેલો છે અહિંસા ની ટોચ પર જાય ચિંતિત માત્ર હિંસા ના થાય ત્યાર પછી કોઈ નો મો આશા રાખવી નહીં મોક્ષ આ બધા ભગાતો ઘણા થઈ ગયા પણ ભગાતો મોક્ષો પીપલ હતા ગાડુ ચારે ચાર છે ત્રણ છોકરા મજા કરી બધા બઉ તોફાન કરેલા બધા ભોગવવા પડશે હવે ચાલે ને બધા ગયો જમાનો ચૌદ બ્રહ્માંડ છે કયા કયા ચૌદ બ્રહ્માંડ કયા છે પંદર આવી ભૂમિકાઓ છે એમ મનુષ્ય રહેવાલાયક ભૂમિકાઓ આવી પંદર થી ફિફ્ટી ની હવે ચૌદ લોક નો નાદ કે છે એ આવી રીતે છે camera ko set kar lo product camera set kiya hai product ko dena camera ko focus karna hai lagi hai bas main lo pad gaya hai udhar hai le jao le kab ka tha matlab product ka focus karna hai picture ek kaam hai focus karna hai priti aayi report le ke તું ફાઈન કાઢ પગ વગેરે દોરી મળે આપણને આ તો ફ્રેન્ડ છે બ્રહ્માંડ નો જગત લખતો પ્લાનિંગ માણસ ના જેવું છે સાત પાતાળ કે છે સાત પાતળ છે તો હવે પછી ગણાતા નથી અહી બે દેવરે છે એની ઉપર આ મનુષ્ય લોકો મનુષ્ય સાત ના આઠ આઠ માં બન્યું હતું બે લોકો એટલે છોતે ચૌદ વચ્ચે બધેલો કેરાય બધે લોકો મનુષ્યો અને જાનવરો બધા સિદ્ધ ક્ષેત્ર ખાસ ચોકડી ગાલીએ અને વાગે રાતે ચોકડી મારીએ ખબર પડે દાગે વાર કાપી લે ખબર ના આપડે ભાઈ નવું કાક હતું આવડે ના ના મૂકી રાખશું દાદા ફળાય નહી દાદા સિગ્નેચર મૂકી રાખશે દાદા યાદગીરી મૂકી રાખશે મીના પાસે મૂકી રાખશે આમાંથી ઉપર ના એક લોક માટે મહાવિજય ક્ષેત્ર આમાં ક્યાં આવ્યું મહાવીજય ક્ષેત્ર મધ્ય લોક માં જ આવ્યું છે મધ્ય લોક માં જ ભારતી બેન પુર મોક્ષ થાય પછી ક્યાં જાય પોતાને ઘેર ગયા પછી ક્યાં જાય ના કેતી કે ન કે હા કે સન્માન માં થઈ ગયા તો બરાબર ની બહાર ને દાદા 12 વાગ્યા તો બહાર વાગી ગયા દાદા 12 વાગ્યા આવ બેઠી કે અંગલે મે ઓલે એ બાહે બાહે ભાવ એટલે શું હોય બાહ્ય ભાવ એટલે શું દાદા અંદર નો ભાવ અંદર માં દાદા રહ્યા કરે બાર ભાવ દાદા રહ્યા કરે આખો દિવસ ભરત ની વાત કરીને ભાવ માં દાદા આખો વખત રહ્યા કરે નુકસાન ફાયદા ના થાય બારગામ હોય ને તો કેવી છે માથું નિર્ધાર બઉ કામ લાગ્યું જબરજસ્ત પોતાને કશું જોઈએ નઈ એવી શક્ય દાદા બેંબર હતું જોઈ નહીં શક એટલે જબરદસ્ત કામ કરે છે ઘણું કામ કરે સાણ નો હોય તો ચાલે જબરી શકતી સાઈ બારડ નીકળ્યા હું વાત કરું છું આ રહેશે જો બહુ કામ થઈ ગયું ને તો હર સે ઉદાહરણ રે ગાડી તીયા લા કપડા બપડો કશી દીએ અંદર અંદર ચોરતો ઘરમાં ઘર ને તમને કેવી રીતે નુકસાન કરે દાદા તમને કેવી રીતે નુકસાન કરે કોઈ યાદ કરે કે પછી બેઠક પડવા જાય ને ધંધામાં તમારી સાથે તમે માહિત છે તમારા બધા એ નાખી દેવાનું શક્તિ નહીં પણ એટલી શક્તિ નહીં ક્યાં કેવા કેવા It's like we live, isn't it? You want to have nothing to do with that? કોઈ નહિ ઘટે દાદા તુરા દુનિયા નથી દુનિયા ની ચીજ પછી આપીય મોલ થઈ જાય તો આપે તો એ રાખે બધી વાપી લેતા બધા બ્રહ્મણો પેલા પ્રકારે દાદા માટે કમાઈ આઠ નવ વરસ થી કરોકરી આઠ નવ વર્ષ થી નોકરી કરે છે દાદા જે મળી જશે દાદા મને લાગે સુધી લાંબુ થશે તમારી વાત સાચી મને લાગશે એટલે કેટલા રૂપિયા થયા જોયા કરે પાડી ને એ ફિટાઈ ગયો છે બધો સાચે રાજીમેડી મે રાજેહ કમાત જાન કે દાદા દેખાય દેખાય છે એટલે અમે ફિટાઈ ગયા સારા માસ કરીને લાયલા છે માલ અમે બધા તલી ગંગા દેસ લઈ જવાનું લાવવાનું નહી વાપરવાનું જોવાનું વાપરવાનું લોકો ખર્ચા ઓછા થઈ ગયા બધા મારી વાત ખર્ચા ઓછા થઈ ગયા ભારતી કે મારી ઈચ્છા થઈ કે માન્યતા નું સુખ રાખ કહીએ ભેગો થાય તાકાત વાળું ના થાય નિમિત્ત હોય અમે નિમિત્ત છે બરે યંદર ના હા એમનો હારસેલો છે પાછા દોરી છે ના પાછા ને કળા પર દોરી છે ઠીક છે આમ કોલેક્ટોમ ફીટો આમ કરો બરાબર છે હવે બરાબર બરાબર ઇલા નય તો કર્યા મોટા સાબ ના એ તે નીકળી ગયા ઉપાધિ રહી નથી આ પૂછ્યું આ ડાક્ટર છે પૂછ્યું ઉપાધિ લઈ લીધી પછી ઉપાધિ લેવા માટે આવ્યો છું લેવા માટે આવ્યો દુઃખ અમને દુઃખી રહ્યું નથી કોઈ ત્યાં બધું લાગતું બધું દુખ વાળું બોલે કે બોલે સહન કરે અને પછી રડે રડે બસ શક્તિ હોય તો સહન કરે પછી રડે આ ભાઈ ઉલ્લાસ નથી લાવે વિચારા જય સચિનાય દાદા આપે કહ્યું કે આ લોકો બધા દુઃખ મને આપી દીધા છે આપડા લોકો ચોખ્ખું ચોખ્ખું ખાવું હોય તો ભલે એટલે તો પૂંચાય ખરાબ ને ભારતના ઇન્ડિયન અમેરિકન ઇન્ડિયન આ લોકો પુનસારી એટલે શું ગોવા માટે આવેલા પોતાનું બગડતું જાય પછી માણસ છે બીજી કેટલો જેવું નઈ જાણે કામ કરે એક ગો માં છ હજાર છે ત્યાં બધું છે એટલે તો જવું પડે અગિયાર પાંચ અત્યાર સુધી રોડ ઉપર છે એવા એવા એમાં પૈસા અમારે પૈસા માં સુખી થાવીય પછી અમારું કામ શીખી થયું તો શીખી દુઃખ હતું આખા ગામ માં મુશ્કેલ થયું બધે આખા ગામ માં બધા રત્ન કરે આપડે પૈસા ની જરૂર છે પૈસા પૈસા આપડે તો હું તો મારા કમાણી માં મારી પોતાની જાત કમાણી માં આ તો પેલો ડેરા સાહેબ બંધાય છે કાર્ડ મોકલે એને માટે આ લોકો આપે વગર માંગે વગર માંગે આપે મારું ગુજરાતી કે વૈરાગી લોકો વિતરાગી લોકો દેહ સ્વરૂપ છે અને જ્ઞાની પુરુષો ઉપાદાન ઉપાદાન સંયોગી સ્વરૂપ છે જ્ઞાની પુરુષો ઉપાદાનગી સ્વરૂપ છે ને જ્ઞાની પુરુષ નિયમિત ઉપાદાન માટે નું મૂળ નિયમિત સંયોગ છે એ એ જ્ઞાની પુરુષ ને બધા નિમિત્ત છે બધા નિમિત્ત કોઈ એમ કે નિમિત્ત છે બધું નિમિત્ત ડાક્ટર આ ડાક્ટર હોય એ બધું સાયન્ટિફિક સરકાર થાય તો કાર્ય થાય ઉપાદાન તમારું નિમિત્ત જગ્યા છે તો આપડે નિમિત્ત કહેવાય જાણવાનું જગત જાણનાર પાછી જગત આખા કઈ દાખત આ પગલો સામા લઈ ને આવ્યો છે તેની વળી પડ્યો છે તો આ તો લઈને બધીશું ક્યાંય નથી મળી અરુણભાઈ કે છે આવી ફોડ કોઈ જગ્યા મળી નથી હોડ વધે જો બધું આખું અંધારામાં જ છે આપનારા અંધારામાં અંધારામાં ખોટું નથી કેવાય ચાલે ભણેલા ગોઠે ને પરાછર મુનિ થઈ ગયા ખરેખર પરાશર ખબર નથી ખબર નથી ખબર તમારું ખબર નથી તમે કોણ છો પરાછર નાય તમે નથી આવ્યા હજુ સુધી કઈ જાણવા નથી આવ્યું કે ખરેખર કોણ છે તમે પોતા છે પણ જાણ્યા પછી ડ્રામા કહેવાય ને ભાઈ પૂછે છે આ સૂચ કર તો જ્ઞાની પણ મુક્ત પુરુષ થયેલા હોય ત્યાં મળે નથી ઊંચી મેં આંગળી ઊંચી નથી કરી કે મેં આંગળી ઊંચી ના કરી ના કરતા કે મારું કેદારે ખેલા કેસ પૂછો સવાલ પૂછો તો દાદા વાત કરશે કર્મ ધ્યાન કર્મ ધ્યાન ધર્મ ધ્યાન ધર્મ ધ્યાન ધર્મ ધ્યાન ધર્મ ધ્યાન તમે કર્મ કેમ બોલાવા મળે એમને એવું સાંભળે અમને એવું સંભળાવ્યું મને મિશાન કરવા જાઓ તો ધર્મ ધ્યાન રે બાપ કીધું અબલાઈ કરો ધર્મ ધ્યાન રે લોકો ફ્રીસ્ટ જમાડો તો ધર્મ ધ્યાન આપણું સુખ બીજાને આપી દેતી